ભગવાન ના સ્વરૂપ નો પણ દ્રઢ સંબંધ રહે છે માટે સમાધિ ને તો જ્ઞાન શક્તિ તથા દેહ ઇન્દ્રિયો શક્તિ તે વૃદ્ધિ પામી જોઈએ શા માટે જે માયા થતી જે ચોવીસ તત્વ થયા છે તે જળ ચૈતન્ય રૂપ છે પણ એકલા જળ ન કહેવાય તેમ એકલા ચૈતન્ય પણ ન કહેવાય जय इंद अंत कर दृष्टापण त्याग करीव चैतन्य ज्ञान तथा देती परम सेव उत्तर करो चौबीस तत्वात्मक ब्रह्मांड से प्रवेश करे सर्व क्रिया करने અને તે બ્રહ્મ એવો સ્વભાવ છે પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાન ની વૃદ્ધિ થાય છે અને ઇન્દ્રિયોની શક્તિ તો જયારે તપ નિવૃત્તિ ધર્મ અને વૈરાગ્ય तो समाधि एक वृद्धि पाए शक्ति वृद्धि पमी सी दशा न અને જેમ જનક રાજા જાય અને લોક અલોક સર્વેકાણે એની ગતિ હોય અને પ્રવૃતિ માર્ગ તો જનક ની કેવળ જ્ઞાન જ વૃદ્ધિ થાય છે संयमी पुरुष जाये ભાવ વર્તે છે તેને અણ સમજવું હોય જાણે છે સમાધિ વાળા ને જ્ઞાન ઓછું થઈ જાય છે પછી રજોગુણ સમગુમાં जुदो पड़ी वर्द्धि इंद्रियो अंत कर तो समय शक्ति पाद संचना મે મુશ્કેલી છે ચોક્કસ છે <laughs> સમાધિ થાય છે જ્ઞાન ઘટી જાય છે ઓછું થઈ જાય છે મારા કેવા તો સમાધિ થાય જ્ઞાન ઘટના પામે છે સમાધિ નિવૃત્તિ ધર્મ બ્રહ્માંડ સુધી કામ કરાય એને જ્ઞાન વૃદ્ધિ પામે ઇન્દ્રિય ની શક્તિ વૃદ્ધિ ન પામે શુભદેવજી ની પેઠે ના પેઠે આ બેઠો થાય ધનક ની પેઠે પ્રવૃત્તિ માર્ગ માં હોય ધર્મ કામ કરાય પામે ધરવિવા જ્ઞાન વધી પામે શક્તિ વધી પામે વાત ભાઈ ગોહિંદભાઈ બરાબર ગઈ છે ને સમજાતું નથી એમ તો ખૂબ કે એને સમજાતું નથી એમ તો ખૂબું કે એમ તો કે એને જ વચન કઢાયું ભગવાન ના પામા માટે પ્રવૃત્તિ માર્ગ અને પ્રયત્ન કરે છે ને નારદાન મુક્તિ ભેદ છે પછી શ્રીજી મહારાજ પરમહંશ પ્રત્યે બોલ્યા છે આજ તો અમારા ઉતારા માં અમારી પાસે રહેનારા જે સમ महाराज आज तो पूछो सर्वे परमवंश मैं उत्तर करो पारंसे कहू महाराज ये प्रश्न अमने संभ पीजी महाराज जे। तथा देह इंद्रिओि पमी जो शादी माया थकी चौबीस तत्व थे जड़ चैतन्य रूप से जड़ न कहवा जीवान विशेष समाधि तरह इंद्रिय अंत करण ना नो त्याग कर એ થાય છે અને હજુ ઘર નથી બેસતી ત્યાગ કરીને માયા પર જે બ્રહ્મ તે સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાન ના સ્વરૂપ રહે છે તે સમાધિ વાળા સમાધિ વાળા ને કેટલાક એમ સમજે છે શક્તિ વૃદ્ધિ પામે છે કે નથી પામતી એ પ્રશ્ન છે જળ તો છે ઇન્દ્રિય અંતકરણ પણ એમાં ચૈતન્ય પણ કીધું પાછું આત્માના યોગ થી કેવાય સ્વતંત્ર પણ તત્વોમાન છે એ ચૈતન્ય અને કાર્ય રૂપે જળ સ્વરૂપે ચૈતન્ય કાર્ય રૂપે જળ છે પણ એને સમજી ન શકે કોઈ અને માણસ માત્ર કાર્ય ને ઓળખે મૂળ સ્વરૂપ ને કોઈ ઓળખતો નથી હાલે ચાલે એવું થાય એ તો શરીર આખા ની વાત આવી હા ત્યાં શરીર નો સંબંધ નથી આ તત્વો ની વાત છે ઇન્દ્રિયો અંધકરણ મૂળ તત્વો દેખાડે એ જળ છે આખ રીતે જવું છે આખ રીતે જળ છે દેવતાઓ થી તમને કારણે જુએ છે સૂર્યતંદ્ર ની શક્તિ છે આ ગુલક માં એ દેવતાઓ છે કાર્ય રૂપે છે એ જળ છે હા દેખાય પણ પૃથ્વી ચૈતન્ય દેવતા છે એના મૂળ સ્વરૂપ માં દાવશે ચૈત જળ છે એ ચૈતન્ય અને એ મૂળ તત્વ જો એમાં ન હોય તો એ ચૈતન્ય નો જે ભાવ બહાર ધરાવે કાર્ય એ કાર્ય થાય જ નહીં કાર્ય બધા અભિમાની બધું થઈ છે એ અભ્યાસ કરવો જોઈએ બિંદુ ભર્યું છે કાર્ય રૂપે જે દેખાયું છે એ કાર્ય છે એ નાશ પામવાનું જન્મ નાશ પામે મૂળ રૂપે તત્વ ચૈતન્ય છે ચૈતન્ય ના અભિમાની પાછા દેવતાઓ એમ એ કોષ્ટક બહુ મોટો નટો છે પૃથ્વી અભિમાની દેવતાઓ અને કાવ્ય રૂપે છે એ નાશ પામવાની તત્વ નાશ ન પામે પ્રલય કાળ માં નહીં ઓ અનેક આત્મા સંભવ ન થાય પ્રલય થાય પ્રલય જયારે પૃથ્વી આત્મા છે ચૈતન્ય છે જળ ચૈતન્ય છે બધા પ્રલય લિંગ થતા હતા મૂળ માયા જાય તો અનેક આત્માઓનો સંભવ ન થાય ત્યાં ચોવીસ તત્વો ઉપરાંત આ મહત્વ અહંકાર બધા તત્વો છે વ્યક્તિ એ કરીને નોખા પાડવા સામાન્ય પ્રશ્ન એવા ને ઇન્દ્રિય અંતરાષ્ટા એવો જીવ એ સમાધિ કરી માયાથી ભ્રમ એની સાથે સામાન્ય ભાવ ને પામે દ્રષ્ટાપણ નો ત્યાગ કરી અને એને પામે છે માયા પર જે સમાજે ભગવાન એની સાથે જોડાય અને પોતે પોતાના મૂળ સ્વરૂપે ભાદર પામે જોડાય એનો અર્થ એવો છે આપડે અત્યારે બધા જઈએ ને આપણે અત્યારે ત્યાગ કરી હાલે ચાલે એવો સ્વભાવ છે અને સમીપમાં જે કોઈ આવે તો જેમ કે દળભાઈ ચૈતન કરે છે તો પછી બ્રહ્મ ઈ તત્વ બ્રહ્મ પરબ્રમ તત્વ મા આખી દુનિયા રમત પાંચ તત્વો માં છે પાંચ માંથી એકખુતું પડતું નથી બધા બેવા છે બ્રહ્મ ને પરબ્રહ ની શક્તિ ગણીએ તો કેમ થાય બ્રહ્મ ને શક્તિ સ્વરૂપે જેમ કે આ વીજળી દેખાતી નથી પરિ ગણીએ એવું થાય ના એવું નથી એવું નહીં તત્વ અલગ છે તત્વ અલગ છે અને એમાં પરબ્રહ્મ બેઠા છે એટલે પરબ્રહ્મ શક્તિ નહીં એ ઘટાડવું હોય તો જેમ બોલવું હોય એમ બોલાય પણ તત્વો અલગ છે કંટ્રોલ પણ કંટ્રોલ એ પણ પરબ્રહ્મ નો અને પરબ્રહ્મ નો કંટ્રોલ ના હોય તો બ્રહ્મ નો કંટ્રોલ પણ ઓલા ત્રણ ઉપર પરબ્રહ્મ ઉપર આ બધા ઉપાય પરબ્રહ્મ નો બધા નહીં ઉપાય અને આવડા અને મર્યાદિત છે કંટ્રોલ પણ એવા જીવ છે એનો કંટ્રોલ કરો પણ આ શરીર ઉપર ઈશ્વર ઉપર એનો કંટ્રોલ નથી મળે એવી રીતે એને સ્વામી અને એ બે સંબંધ જ સ્વામી એટલે નિયમન નથી નિયમન કરવું પણ નીચલા વર્ગ નું નિયમન કરે એટલે એ સ્વામી કેવાય નારાયણ એવું છે નર નર માત્ર નારાયણ આ નર છે જીવ નર છે ઈશ્વર નર છે માયા નર છે બ્રહ્મ નર છે એમાં એ નારાયણ છે પણ એ બધા જીણા શબ્દ છે તો દેખાય છે ને નર નારાયણ એક ભગવાન સિવાય કોઈ ને નથી શક્તિ બોલીએ નિયમન પણ એ ક્યાં વાપરવું અને કેટલા માં વાપરા એનું આપણું શાસ્ત્ર પણ એનો અભ્યાસ નથી આ જાણું થોડું થોડું જાણીએ છીએ સમજીએ છીએ ભગવાન અત્યારે જીવ ભાવ માં બેઠા છીએ આપડે આને જોઈએ છીએ આની સાથે વહેલા છીએ એ ભાવ છોડી વખતે ભાવ અત્યારે આનો ભાવ આપણને મારી જશે આના દ્રષ્ટાપણ ત્યાં છોડશે એનો ભાવ આપણને સમગ્ર જગત એ દ્રશ્ય છે ને આપડે આત્મા થી દ્રષ્ટા છે દ્રષ્ટા ને જોડાયો એ તરફ ચાલનારો એમાં આકૃતિ કરનારો જોડાઈ ગયો દ્રષ્ટા ભંગ દેવો ને આખી પ્રવૃત્તિ જાગૃત થઈ જાય સમાધિ માં ગાય કરે ઈ આખી પ્રવૃત્તિ છોડી દે જીવ ઈ પ્રવૃત્તિ છોડી દે સમાધિ માં ગાય કરે છૂટી જાય એમ કેવું નહીં હોય ઉગાડી આંખે પણ એને દેખાતું ના હોય આ ન દેખાય ભાવ થાય તમે ત્યાગ કરી નથી ઓલી પણ ગમતી વસ્તુ ને તમે પકડો છો તો ઓટોમેટિક ઓલી ત્યાગ પડી રહી છે ત્યાગ કર્યો નથી એમ પરબ્રહ્મ ની જયારે દ્રષ્ટિ પડી જાય છે ત્યારે જીવને કઈ ત્યાગ કરવો પડતો નથી ઓટોમેટિક એક બાજુ જાય અને એક ઠેકાણે જે ચોંટું જાય છે કેવા ભાવનો અશક્તિ દ્રષ્ટાપણાનો ત્યાગ કરી જાય હવે દ્રષ્ટાપણું શું અને એનો ત્યાગો તમારી દુકાન માં છોકરાઓ ગમે એટલા કામ કરે પણ દ્રષ્ટા તમે છો નથી રૂપજાવ તો એના રોકાઈ જવું પડે દરેક ની ઉપર કઈ કઈક નિયમન શક્તિ મંડી શક્તિ આત્મા અંદર બેઠો છે એ આ નિયમન કરે છે પોતાનું દ્રષ્ટાપણ એટલે એના દ્રષ્ટિ છુપાવીને કોઈ તત્વ કઈ કામ ન કરી શકે એ દ્રષ્ટા કહેવાની માણસો માં તો કપટ છે એટલે એ છૂટવાના ઉપાય ને બોલે એમ કે ન બોલાય મોટો હોય એને કાયદા માં ખાતા વાળા ના માણસો એ બગાડ કર્યો આગેવાને બગાડ કર્યો લાગવું પડે કેમ નિરીક્ષણ ન કર્યું કેવો એટલે ખબર નથી એટલે હા એ મને ખબર નથી હું જાણતો નથી એમ કયું ખુટ કે આ એ સમજતા નથી એટલે એની આગળથી ચકકી પાડે ઈશ્વર ને જઈ નવા ચકાય હોય આત્મા માં છે ઇન્દ્રિયો અંદાકાર નો વાંક કાઢે એ ખોટી વાત અને આપડે બધા એનો વાંક કાઢી આપણને ઇન્દ્રિયો હવે હેરાન કરે છો એના બોલે ના બોલે ખોટી વાત આ દ્રષ્ટાપણું એનું વાપરતા આવડતું નથી એટલે ઓલા જો દ્રષ્ટાપણું યાદ આવેલાઈ ઇન્દ્રિયો અમતા પણ એની આગળ કઈ ગણતી ના નથી પણ દ્રષ્ટાપણ છે ત્યાગ તો કરી શકતો નથી કરી શકતો આપડે બધા કપડા બદલાયુ થઈ ગયા સાધુ કેવી રીતે શબ્દ વપરાય વપરાય સાધુ શબ્દ કે પ્રયત્નશીલ હોય તો જો પ્રયત્નશીલ નથી તો સાધુ નથી બતાડી લેવાય આમાં નો આ લાય નથી આ મોટા કહેવાય આ નાના કહેવાય એ દ્રષ્ટા પણ નથી એમાં આ દ્રષ્ટિ એ નાનો કોણ ને મોટો કોણ જ્યાં લગી દ્રષ્ટિ ભરી નથી નાનો મોટો બરાબર ભગવાન ના માર્ગ માં નથી એવું જો આપણને પગલે લાગે ને મને વધારે લાગે એટલે બરા ભગવાન આવી ગયા તમારા દેખાતું નથી આ દ્રષ્ટિ આવે દ્રષ્ટાબાનો ત્યાગ અર્થ બંધ રહેશે તમારે દ્રષ્ટાપણા નો ત્યાગ અર્થમાં કેટલું બધું સમાય છે વાતો કરીને આપડે બતાવી હવે ભાઈ ભાઈ તનત આવડતું હશે તારા જેવા કેટલાય ખબર પડતી આમાં દ્રષ્ટાપણું ષ્ટાપણા નું તો જુમાન આવે ને મને હું જાણું કે વચન પણ કરી રહી છે સાધુઓમાં બે જણા ભણેલ છે કઈ એટલે એને પાહસ પાવે સમજી ના શકે એ બેચારે એને ભાસ આવે ભાવે તો પછી પ્રયત્ન કરે પ્રયત્ન કરે તો પાછું ફીટબેક નો આવે પણ પ્રયત્ન તો કરવો ચાલુ જ રાખવો એ મારા ક્યારે ખબર પડે આ વંચાઈ જયારે હું તો જોયા કરું જવું જવા મૂર્ખ માં મૂર્ખ કહેવાય કાઠીભાઈ ની કળા હેઠ છ ઉપર વાળા આ તું વાંધો હતો એ તો આંતળી છે એનો વાંચ્યો એમ આપણે આ મુખ્ય માર્ગ માં આપણે મેળે આંધળા કઈ બેસી ના કરી ને ક્યારે ઈ વાત કાઢે ને એની આગળ હવા કેમ આવે વાત આટલી ઊંચી વાત એ કાઠીભાઈ ની આગળ કરી આપણે વધારે રવાનું સામે સમજીએ ને વધારે ખોલતા નથી અમે ઉત્તર કરીએ એ પ્રશ્ન નો તો એમ ઉત્તર છે સાક્ષી જે બ્રહ્મ તે માયા માંથી ઉત્પન્ન થયું એવું છે ચોવીસ તત્વાત્મક બ્રહ્માંડ તેને વિશે પ્રવેશ કરી સાક્ષી ને સાક્ષી મારીને હાલ તત્વું અત્યારે જે મૂળ આ વચના જાય અને આપણા પૂરતી વાત કરવી હોય સાચી આવે આત્મા કારણ કે આત્માનું જ આની ઉપર છે ચાલે ચાલે દીખાય પીએ બેસે ઉઠે ભલે ચાલે આત્મા નો સંબંધ છે એ આપડી અંદર ની બધી ગોઠવણી છે ને ગોખણી ઈ અંદર ની ગોખં તત્વો માં જાય મૂકી દેવી જોઈ ને અક્ષર સોની છો ક આવે એને સમજાવો છોકરો પડકે બેઠો પણ પૂરું નથી કોની ભાષામાં બોલે એ ઓલો ગ્રાહ તો ક્યાંથી ન સમજે કોઈ આ તત્વો ની ભાષા કેવાય પછી આ ઉપર છે ત્યાગ પ્રધાન ભગવાન પ્રધાન એટલે એનું કલ્યાણ નહીં એમ ને આવડે કલ્યાણ કેવી માનસ છે ને બધા આપણું બી કલ્યાણ થાય વિઝન ન થાય તો એ તો સમાજ માં રહેવું છે તો આયા કરવી પડે પણ કઈ નિર્ણય બનતા કોઈને નિર્ણય ન બન ભૂતાની પોતે સંસ્કાર થતા થવા પોતાની સ્થિતિ સલાઈ માન હોય જેમ કે આ માયા માંથી બધી ઉત્પત્તિ નથી થાય છતાં પોતે તો નિરા છે જુદા જ છે એમાંથી એનો ભાવ હડતો નથી એમની કૂટ એટલે એરણી હા શું એરણી ગાઢ ઘડાય કે એરણ સિવાય ઘડાય અને આ થોડો મારતા સોનું ચાંદી ઉપર ના ગયો એરણી ઉપર પીડ્યો એનું કઈ થાય નહીં એરણ નો ઘાટ ઘડાય ન નથી કોયલ બન્યો નથી એ દેવ બન્યો નથી એ માણસ બન્યો નથી એ ઉઠ છે નિયાર તો અથોડા પછાડા કરે છે એટલે દુઃખ માત્ર એને સહન કરવાના અને ઘાટ કરાય છે કુટ તો અક્ષર છે ખરે નહી એમાંથી કકડો થાય નહી પડે અહીંયા અક્ષર કેવાય જો ભગવાન નું સ્વરૂપ અચ્યુત અચ્યુત તમારે આ જગત માં અચ્યુતમ કેશવમ રામ નારાયણમ અચ્યુત અચુત અને જરા એ ચડી કકડો ના થાય છે અચ્યુત છતાં કેશવમ અચ્યુતમ કેશવમ યણ કેશુભમ કેશ એટલે બ્રહ્મા કહેવાય કેશુમ કે શું કહેવાય કહીશ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને બ્રહ્મા વિષ્ણુ અચ્યુતમ કેશવમ વામનારાયણ કેશવમ કશ અ ઈશ્ચ અને કેશાન વહતી એ કેશવ એ બધા એને હરખા દોરીમાં રાખે અહીં કેશવ કહેવાય એમાંથી ને એમાંથી આ તો વિરોધાભાસ ના શબ્દો છે હવે એને કેમ એની સાથે એને ઘટાડવા એ વિચાર કરવો પડે પછી હું બ્ર કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વ ક્રિયા કરવાની સામર્થ્ય આપે છે અને તે બ્રહ્મ નો એવો સ્વભાવ છે કાષ્ટે ત્યારે એવું થઈ જાય છે કોણ જીવ આ સરખી ક્રિયા કરવા સમર્થ થઈ જાય છે એ અહી નો બાદ કહ્યું મારી બેન ને આ ટુંગળી મારી છે અને ત્યાં સુધી તુચ્છ પદાર્થ અને અર્થ છે રાગવી શુભા થાય એને બ્રહ્મ જાણ્યું છે ક્યાં એના ધર્મ ને પણ જાણ્યો છે ક્યાં પામે જીવ બ્રહ્મ એટલે સંસ્કાર બદલાવી ના ભાવના બદલો જ ક્યાંથી કાફલાય છે એના સંબંધ માં ફરે આત્મા ને તેની ઓળખે એક નાની ક્રિયા હોય ના તુપણા નો નિજ આત્મા નું બ્રહ્મરૂપ બે હળિયો વિલક્ષણ આપ્યો એ ન કર સાંભળો જો આવતું અમૃત કેમ માનવું ખ્યાલ નથી આવતો પણ એના માટે લાચારી કરીને ભોગ ને ગુરુ તો કરવો પડે ને પણ કરીએ નથી કોઈ પોતાની જોડે માન્ય ગોળીશભાઈ ને નહીં ખબર પડ ગદરા ઘાટ હું કેવાય એ અમારી સાધુ ની વાત છે આ ભાવ બદલાવ્યા વિના ભાવ ના પેદા થાય કાલ અહો ભણું જળવાયું એમાં હંમેશા ભાવ બદલતો જાય તો થોડા કાળમાં ભ્રમ્રુમ થઈ જાય બહુ મોટી આવડા કમ બંધાવે હમજી ને મોટી આવે બાળક હોય તો ખબર ન હોય ગંદી પહેરી લે પછી ગંભીર આમ બહુ ઊંડા ઉતરો ને તો નાસ્તિક પણ ઉભું થાય એવું એટલે જાદુ છેડતા નથી ભાવ બદલાવો છે ભાવ ના બદલે ત્યાં સુધી ની વાત કરવી એટલે એ ક્યાં ભાવ બદલાવ મારે તો ને આભાસ મારે ને આમાં એ બાજુ ભૂલવે તમે જમાડવા આવો તો બધા ને જમાડો જો આપડે સાધુ એ આપડે એને એવું ગોખાવી દેજો તમારે પક્ષપાત ન થાય એટલે ગોખી જાય તો નાખવા જમીન બીજા લી જાય એ માલે માલે આવે બ્રહ્મ સંગ્રાથે સમાધિ કરીને તુલ્ય ભાવ ને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મ રૂપ કહેવાય છે ભાવ પામે ત્યારે એ સિવાય ને બોલો તેને જ્ઞાન થાય છે અને બઉ દેખાય સાધુ મારો પછી એની વાત કરીએ તો સારી ન લાગે તમે જેટલા અહી બેઠા છો બે ચાર ઓ. તો વધી ગયો ઘણું શકીય ઘણું શીખ્યો પેલા વખાણ મંડળ કરવા હવે હું શીખી ગયો નથી શીખી ગયો પછી ની વાત ક્યાં ખબર છે એ જ કઉ છું એને મિત્રો ને ખબર જ નથી આપડે એવા વખાણ કરાવવા માંગી ના બંધાયો ચોખા વાંચી ને કોક વખાણ હવે બરાબર ના વખાણ થી વખાણ મનાય મનાય કામન કવિ વચન શું કામન લાવન કવિ વચન ચિત હર થોડ ચિતવેકો થોર મન ને એકદમ કબજે કરે ને રોકી દે કોણ કામન કામ ને લાવન બોલ વચન કામન લાવન કવિ વચન કોઠો કોમન રે કવિ ઓર ક્યાં ગોતવા ભેડું કોણ આપણને ઈ ગોતવા ક્યાં ઈ કામન ઓર કામન ક્યાં ગોતવા ઈ મળે જ નહીં આપડે વખાણ કરાવીયે છે પણ ભૂરખા ની આગળ આપણા ભેદુભાઈ કામ અને બે કવિ બીજા એ આવડે નહીં રા કીર્તનો આવે અને ઈ અમારા ગઢડા વાળા ને એ બધા એટલે એને બઉ વખાણે છાપે તો બી આમ એ આપણા કીર્તન ની કિંમત છે આ બધા કિંમત કરાવે છે સજાતી માં અમારે માલદાની ભાઈ ના બઉ અહીંયા આવતા હા ત્રિભુવનભાઈ લીયે મેં એક બે વખતે કહ્યું પણ હવે ડાયા કહેવાય વેલા કહેવાય મને પણ મારી પાસે ગણ દોષ કઈકાશિયારી માં બોલ્યા માવધાનજીભાઈ કે તમે મારા કેમ લેતા નથી ત્રિભુન ભાઈ એક માતા પણ મારી વાત ઠેકાણું હોય તો લઉ ને કેવી રીતે લઉ પણ એવું એ વિદ્વાન તો સમજી જો મારું ઠેકાણું હોય શાસ્ત્રો દ્રષ્ટિ એ ભણવા ના હોય આ જોડકણા કરવા શીખ્યા હોય હવે આ બધા વખાણ જ ને ભાઈ કવિતા ની શક્તિ પ્રમાણે તો મળવું જોઈએ હું નહીં કોઈ જાઉં ત્રી ભવનભાઈ કેવો અને સમાજ માં પૂછો મારા સંતો માં પૂછો બધા બીજું હું જો હે મહારાજ બોલો કે આયું મોજા ફેર બ્રમરૂપ થઈ ગયા ને લા આવ તો પછી બ્રમરૂપ થઈ દેવા લે લે કરી દીધું હવે ધ્યાન કાણો થઈ ગયો હા સાજા મમતા મહારાજની જય જય મહારાજની જય હે ભૈંસે રામ રામે મમતા